આપણી ઈચ્છા હોય તો આપણે એની પર દ્વેષ એવું થયું શું અમારી ઈચ્છા નથી એવું કેવું છો પછી ખોટી ખોટી આવે ને જ્યાં જાય ત્યાં ખોટી આવે ને જવાનું નક્કી બધા હાથ વાળા છે આઈ ફોર વધારતા નથી પાંચ વાર વધારતા નથી શિષ્યટાડી શકતા નથી કાલે તમે એમ કરુ થાય ખરેખર ભાઈ ને દુઃખ થતું હોય તો તમારા નિમિત્તે કોઈને પણ દુઃખ થાય છે એની અસર તમારી પર જ પડવાની શું માટે જગત દુઃખ માંથી મુક્ત થાય દુઃખ માંથી મુક્ત કેમ થાય જેનાથી કોઈને કિંચિત માત્ર દુઃખ નહીં થતું તે પોતે સુખી આપડે કઈ ચાર ડોલે આપડે કઈટ માં પછી ખાબી નહી રાખી અમારી આજ્ઞા અમે કહે છે કે ભાઈ આવું ના કરતો બાકી જરાય અસર થાય જાય આને સુધારવા માટે તમે કહો એને સુધારવા માટે તમે કોને જે દુઃખ થયું તેનો અસર તમારી ખબર છે અને અપૂર્વ છે પૂર્વે ક્યારે પણ ના ઉત્પન્ન થઈ એવી છે કરજો કરવાના દસમે દાડે પછી મને પોતાના અનુભવ માં આવી ગયો આત્મા નિર્લેપત છે તે મને અનુભવ માં આવી ગયું અમે કહ્યું પ્રતિથી બેસી ગઈ પણ પછી અનુભવ આવું જોઈએ ને એ કે છે મને દસમે દાડે બેસી દે છે કેવો દંડ થાય દંડ થાય નાસ્તો કઈ નિકાલ કરે છે શું કરે છે સહજ થાય છે એટલે એને અસહ થવું પડે તો દેહ સહજ થઈ જાય આવું તેવું નાસ્તા વાસ્તા કરી દે નાસ્તા કરે ના પડે જે મળ્યું સ્વભાવ છે ને ને ને કઈ કઈ વધારે જ છે વધારતા અને પરિગ્રહ વધારે છે એમ દુઃખ વધતું જાય છે કેવી રીતે કેમ કેવો છુટકારો થાય એટલે નીકળ્યું અક્રમ નહી છોડવા કરવાનું નહિ લિફ્ટમાં બેસી જવા આજ્ઞામાં રેવાનું કેવું આજ્ઞામાં બહાર નીકળવાનું આખી લિફ્ટ તૂટી પડે અગર એના હાથ ભાગી જાય અમુક નીતિ નિયમો તો પાળવાના જ ને અમુક નીતિ નિયમો તો પાડવાના ને તમે કોઈ નીતિ નિયમ પાડ્યો પરિગ્રહ ઓછો કરતા જાવ દુરિયામાં તમારે એક શોધખોળ કરવાની આ દુનિયામાં મારો જન્મ થયો મારી શક્તિ કેટલી અને મારી કઈ શક્તિ છે નીતિ નિયમ પાળવાની તમારી શક્તિ હોય તો તમે નીતિ લોકો કે છે નીતિ નિયમ પાળવા છતાં પડતા નથી એનું શું કારણ છે આકર્ષણ બધા સંસાર બધા આકર્ષણ હોય ને શક્તિ નથી પોતાની વર્લ્ડ માં કોઈ પણ માણસ એવો નથી બીજાની મદદ લેવી પડે કે ના પડે બીજા મદદ લેવી ના પડે તમને કેમ લાગે છે લેવી પડે ને તો પછી બીજી કઈ શક્તિ છે આ લોકો ની પાસે ને એટલે આ શક્તિ કઈ છે તે આપડે જાણવું જોઈએ અને આ બધું હું કરું છું એમ ક એ બધું ભ્રાંતિ છે શું છે કેવો છે આરોપ કરો છો અને તમે શું છો મે તમે કોઈ પણ ગુનો કરો એટલે કર્મ બંધાય શું ગુનો છે તકે મે કર્યું કે છે કરે છે બીજો તમે એવું બોલો છો કે નથી બોલતા મેં કર્યું એવું બોલાય છે હે બોલાય છે એમ હા એટલે કરતા ને ઓળખે અને ખાતરી થાય રિયલાઈઝ થાય પછી પોતે નથી કરતા એમ ખાતરી થાય એનું પણ રિયલાઈઝ થાય તો કામ ચોક્કસ થાય ને ચોક્કસ થાય